ડોક્ટર ભેગા કરી મારી મામી એટેક છે ને શું ને હોવું જોઈએ કઈક તો સમજવું જોઈએ ના હોવું જોઈએ આ તો માનતા શું જોયે છે હે એટલું સ્મશાન એટલું જ વાંચે છે શું આ સંશાન ન જશતો आप तो को मरण के जयलो श्वास निकली जाए कह लाकड़ो है लाकड़ू कपात नागे हाँ धरमता है जाँ जर्म्तोर जाँ जर्म्तोर फरी रही है मरण नहीं તમારે કર્મનું એને કેમ કેવાય પ્રશાદ ને તે પ્રાર એટલે કર્મ ફળ પ્રારદ એટલે કર્મ ફળ અને પેલું કર્મ બીજ એટલે કર્મ બીજ નાખીયે તો કર્મ ફળ આવે એટલે કરમી બીજ કોને કેવું ત્યાં કે તમે મુંબઈમાં ગયા હોય અને તમારું કોઈ ફ્રેન્ડ હોય એને ચાર રૂમો હોય તમે હાડા ચાર પાંચ અને ગયા એને કહો કે ભાઈ સુકુમાર બહાર ખોલો તર સુકુમાર પછી કોણ છો તાર કે રશ્મિકાંત છું એને ખોલે બહારું પછી આપણને શું કે આવો પધારો બધું સારા સારા વાક્ય બોલે આપણને બેહાડે સમજ થાય કે તમે હારી હતી આવો પધારો મોજા હોત તો ભાઈ ભૂજાતને સમજ ને આ આવો પધારો છે પ્રાર્ધ એ ચુકવાય છે પ્રાર્ધ ચુકાય છે પ્રાર્ધ ફેલ જવાનું અને આ નવો પુરસાદ માણસ શુક્રોડે નઈ થઈ થઈ થોડી થઈ છે પેલા શું કે અત્યારે ચા બારવાજ અને કીજડી ગઈ છે ચાલશે તમારી પુરસાદ બગડવો આ બગડશે ભારત બગડ્યો આપડે પોતાના માટે આવતો બહુ બગાડીએ તમને કેમ લાગે છે તમે પૂછ્યું એને પુરસાદ કહેવાય સમજો ને અત્યારે કોઈ તમને બે ચાર ગાવ દે તો તમે ઉગ્ર થઈ જાવ તેને બદલે જો તમે ઉગ્ર થવું એ પણ પુરુષાદ છે અને ક્ષમતા રાખવી તે પણ પુરસ્ત છે તમને જે પુરસ્ત કરે ઉગ્ર થવું તો તેનું ફળ આવશે અને ક્ષમતા રાખવી તો મીઠા આવશે તમને જે અનુકૂળ આવે તે ફળ લેજો વાવજો આવે ઉગ્ર થવું તો ફળ આવવાનું તો સમજ ને ઉગ્ર તમારે કહીશું બધી બીજા સંજોગો ની જરૂર પડે મહેનત થઈ જાય છે નહીં સંજોગો તું એ પુરસાદ થયો એને આપણે ક્વ્વાજી કહીએ છીએ ઇંગ્લિશમાં હું હું એને ક્વ્વાજી કઉ છું કે આખી જિંદગીના જે ક્વ્વાજી થયેલા છે એ ક્વિજ આવતા ભાવમાં ઇફેક્ટિવ થાય છે અને ઇફેક્ટિવ સમજેક્ટ બંધ થાય છે પરિણામ પરીક્ષા આપવી અને પરિણામ ભોગવવું તેમાં કયું ફે પરીક્ષા આ ઈફેકર ના થાય કોઈ જ ફેરફાર થઈ શકે તમે તમે સમજી ગયા એટલે તમે પૂછો કે આ અત્યારે અમારે શું જવાબ આપવો જોઈએ ખરી રીતે તો હું કહું કે તમે કૃષ્ણ ભગવાન કે જેને માનતા હોય તેને કહે કે હે કૃષ્ણ ભગવાન એટલું જીવી નાખો નઈ તો પેલું જૂનું પૂછી જશે અને નવો પ્રસાદ થશે શું કહે તમે શું બની શકે એવું છે તમને છે ને પુરસાદ એટલે પ્રસાદ કરવો પડે એમને કાબુમાં કેવી રીતે લાવો કોને ગુસ્સા ને કાબુ લાવો શું કરશો છે ક્રોધ માન માયા લોભ ની મધર છે ને એનું નામ જાણો છો ક્રોધ માયા લોભ રાગ ને દેજ છ જેની છે સાત એનું નામ માયા છ પુત્રો તે ક્રોધ ને દબાયો માન નામ મજબૂત થયો એમાં તમે શું ધફોસો કર્યો બધું એટલે મારા માન નામનો છોકરો મજબૂત થયા કર તારે માયા કઈ રીતે તમારો અંતા મારે જ નહિ મને નિવાસી કરનારો કોઈ પાક નથી મને નિવારસી કરનારો બુદ્ધિ વગર નો જ્ઞાની પુરુષ હોય તો કરે બુદ્ધિ વિગત નો જ્ઞાની શું કરે હું બે કલાકમાં તમારા અહંકાર મમતા કરી આપું બોલો આ બધું કે ના કયું વિધિન ટુ અવર્સ અહંકાર ને મમતા દેવું તમે અહંકાર થતો તારે અહંકાર એટલે જે પેલો વધી જતો હતો તે ગયો અને અહંકાર મર્યો એટલે અહંકાર નામના છોકરાને મારે તો મારી નિર્વાસ થઈ જવાની આપણે અહંકાર નામ ઉડે રાત અમારા આત્મા છે અધિકાર એટલે પણ હિંસા વગર આ હિંસાક રીતે હિંસા એને નહીં કરવાની કોઈ ચીજ ને હિંસા કરાય એને પણ અહિંસક રીતે તો ક્રોધ તો તમને આવતો જ નહી તમે કરો છો બરો જો તમને ક્રોધ આવતો હોય તો એક માણસ દેખાડવા મારે તમે ગુસ્ત થઈ જાવ જાઓ અને એવો દેખાયો ડુંગર પર થી પડે માથા નીકળે તો શું કરો કોઈ નથી પેલું તમે કોઈ દેખાશે નથી કોઈ નથી ઊંધું જાવ ડુંગરમાં કોઈ નથી દેખાતું એટલે ઠંડુ રાહ શક્તિ છે તમારી તમને જ પાછો આપે છે લોકો એક વાક્ય જો સમજી લો કે બે ગાળો મળી જાય ને તમને બે ગાળ તો તમારે શું કવું છે જો તમને ગમતી હોય તો પાંચ પાંચ બીજી આપો ના ખુ ધમે કહેતો ને આપડે હિસાબ ચોખ્ખા ઉધાર કરવાનો ઉપાય તમને દેહ આપે છે નહી તો કોઈ પણ વસ્તુ આપવા આવે એટલે જાણવું કઈ પાછલું હિસાબ છે આ નથી પણ કોઈ પણ હિસાબ છે માટે આપડે લઈ લઈ ભાઈ આપડે ચોખ્ખું થઈ ગયું આજથી આજથી આપડે સુધી નહિ ગમતું હોય પાછા આપજો હું તો કઈ નથી આપવાથી તમારો વેપાર ચાલુ રહેશે મેડવાનું ઘડવા પહેલા પાડ્યા ને આખે જારી ગુજરી થઈ ગયું એમને કશું કર્યું નથી તો કડવું પીવો અને ઘડું લીલું થાય મૂર્તિ બધા ત્યાર મહાદેવ જાતે આયા રણછોડજી જવું તો શું કે આપડે રણછોડજી છે તો શું કે ણ છોડ રાય નું હૃદય કમળ હોય એવું બધા બોલે તો આગળ આખું મંદિર માં પેસતા આખી કમિટી બમીટી બધી દર્શન કરે પછી મંદિર માં બધા લોકો અહી દર્શન કરે કરે અને પાછો મને પૂન ભરાયું હોય તો મને કે દાદાજી હું તમારે દર્શન કરશે અને શંકર પણ હું છું છું જગત ઝેર પીવું જગત ઝેર પીવા તું તમને આપે ને તમે ચડકા કરવું આપ્યું નાદ રક્ષણ કરો વાર તમે આ જગત ને એવું જોયેલું છે મેં મારી દ્રષ્ટિથી એવું જોયેલું છે આ જગત મને કોઈ દોષિત દેખાતો નથી મારું ગજું કબ્ય દેખાતો નથી અને મને કોઈ દોષિત દેખાતો નથી મને મારે તો દેખાતો નથી તમને દેખાતી દેખાતા એ તમારી દ્રષ્ટિએ બોલશે દ્રષ્ટિ દોષ નામ જ નામથી ને જેમ છે એમ જોઈ શકતા નથી મનુષ્યો તેનું આ બધું ભટકવાનું છે હું તમને દ્રષ્ટિ આપું આ દ્રષ્ટિ આ દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ છે આત્મસન્મુખ થઈ જોઈએ કે આત્મસન્મુખ થઈ જાય દ્રષ્ટિ સારા આ પ્રશ્ન તમે હારો પૂછ્યા સારા પૂછા નો એટલે ગયા આવતા જે થયેલા કદી દુકાને જાય તો પૂછાથી કેસ છે એવું નથી વહેલો ગયો રઘવાતીયો છે અને પાછળ ગયો પ્રયાસ છે પ્રાર્થ એટલે આ બધું બધા સંજોગો ભેગા થઈને કાર્ય કોઈ પણ કાર્ય થાય સરકમસ્ટન્સ એવિડન્સ એમાં સરકમશિયલ એવિડન્સ એક બે તો તમે સમજી શકો અરે બીજા પાછા તમે સમજી શકો મોટા મોટા સ્થુલ કે ભાઈ આ મને સ્પેસ આ મળી આ પછી તમને મળી જાય ને એમાં આવી જાય આ તમને આ કાળ એટલે તમે આચારી થાય તારી તમે શકો ને ટાઈમ ટાઈમ બીજા કેટલા બધા ભેગા થાય વસ્તુ તારે કાર્ય થાય એનું પ્રાર્થ છે સમજાય એવું છે ને સમજાય એવું છે માત્ર ને સુખ આપવું જો તમને સુખ જોયતું હોય તો દરેક જી સુખ આપો સુખ આપવા પૈસા આપી દેવા નથી કઈ ગયા જતો દેખાડીએ બીજું જે બની શકે તો તમને સુખ તમારે ઘેર બેઠા આવવાનું છે તમારે સુખ તમારે ખોલવા જવાનું ના હોય આપડા સુખ ને જ ખોલવા જવા મળે શું સુખ તો ઘેર બેઠા તમારે બેલાવા આવે સાહેબી કહેવાય રાજા હતી આ સાહેબી કહેવાય બધા પણ સુખ ના રહ્યાનો આપડે અત્યારે અરજીઓ કરે મારીએ છે મારા નામ શું રાહ અને ભગવાન ઉપરથી ક્રિશન ના મરાય આપણા બધા મીટ ખાવા શું કરી અમારા મા બાપ ખાય છે એક તો આવરણ પાર ચડી ગયું મીટ નું આવરણ તો બહુ ભારે હોય પાબાલા પતરા જેવું હોય આપણું વેજીટેબલ આવરણ છે ને એનું આવરણ બઉ દેખાય એવું છે બીજા બધા આવરણ તો બહુ પછી મને કહે છે મીઠ કેમ ના ખવાય એવો કઈ ખુલાસો ને છોકરા કે बदा खाए तेनाली खादे खावा आप जूधी खाई थी दूधी रींगणा बढ़ खे तो आप का रींगणा दूधी जब ये बढ़े आप वेजिटेबल का आपने चित्री चर जाए तो हाथ में दुख थाय से कोई जात नहीं दुख ना, ना, ना। खाए अपने કારણ કે અસર થતી નથી એની અસર થવી જોઈએ પણ આપણને થતી નથી એટલે આપણું એટલું હૃદય કઠન છે હૃદય શું કરું પણ પછી મેરઘી કાપી ને ખવાસી કાપી જાતે કરી શાક ના જો એ તો લો થાય કે આટલું હૃદય ઢીલું તે ઢીલા છે મે ખાવું જોઈએ ખવું જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ ખવું જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ જવાબદારી પ્લસ હાથ નું અસર થાય છે પણ એ ખોટો પુરુષાર્થ કેવાય એ ખોટો પુરુષાર્થ કહેવાય ખોટો પુરુષ નહિ અસર પુરુષાર્થ આપડા હાથ જે જોવા તી નથી તે વસ્તુ ખાઓ એને શું અસર થાય સમજાય એ વાત સાદી થઈ નથી ક્યાં કઈ છે હમ એ તો છોકરા પણ છોડી દીધી છોકરા સમજાય એવી અને ભાઈ દુઃખ ઓછા થાય એવું કરવું જોઈએ આ દુઃખ તો વધારે વધારે વધારે આ તો મોહ જાગ્યો છે મોહ થી આ લાય તે લાય દુઃખ વધારે છે દુઃખ ઘટાડાય जरूरिया जरूरत प्रार्थुरा हमने प्रार्थना हर जीत प्रार्थ अभिमान भापा अवरुअ बोले मैं तेने के ते भ बापा नु कोलाय को आ तो फरजियात <laughs> फरजियात न बोलव नहीं છે ને ફરજીયાત માં શું પણ આ છોકરા ફાય ને ફરજીયાત છે પૂછી પછી ક્યાં ફી છે તે આપડે વધો છીએ આપડે જે પ્રશ્નો વ્યવહાર માં આવે છે ને એ બધાથી ઉકેલવામાં આવે બુદ્ધિ થી તો એ બુદ્ધિ સારી ખેડાય થઈ નવી રીતે થાય કારણ દબાઈ ને તો કાઢવી જ જોઈએ બુદ્ધિ દબાઈ ને તો કાઢી શકે છે ક્રોધ માન માબાઈ છે શું બુદ્ધિ દબાઈ ને કાઢી છે શું તમે કહેવા ઓળખવો કઈ રીતે કાલે પંદર વર્ષ હોય તો કાલે લાવ ચોક્કસ રાત ના ચોવીસે કલાક હાજર રહે પછી ભૂલાયેલી જાગ્રત થયો કે ભાઈ કેવું જાગૃતિ સંપૂર્ણ રહ્યા આ તો જાગૃતિ જ નહીં અત્યારે રાત કરી દેખાડે છે બે કલાક માં લીલકારી નથી આપણને है। अनावरण करप नोटो वही नाश कर भस्मीभूत करे ज्ञा थी हाँ ज्ञाने थी सर्वस्व તારે હું કહી શકું ને હવે છે તે એક તને ચિંતા થાય તો મારી પાસે બે લાખ ડોલર નો દાવો મળશે તો તારી પાસે ફી નહીં તો હું તો મારા ગામ કપડા પહેરું છું ગંદા કપડા પહેરું છું અને દેશમાં બધું બધું જવું આવવું પડે અમદાવાદ મુંબઈ ધંધા ભાડા થી પડું છું શું થયું ત્યારે બહુ મંડ્યા એટલે અમારા દરશા આવવાના એટલા બધા પૈસા સરપ્લસ હોય નહીં એટલે કે અમારા પીસા આવવું પડશે એટલે દર પાર એમની કોન્ટ્રાક્ટ કરેલો છે કે આપણા ઇન્ડિયાના બધા જ લાભ મળી જાય શું તે ત્રીજી શાળા તમે ગઈ શાળા પાસે સંજોગો કહેવાય તમારે હવે રહી પાસે આવતી પાસે આવીશું શું મારી જો ત્રણ ચાર જણા હોય ને એ બધા ટિકિટ વિકીટા બધા એટલે બાર મહિના પચાસ લાખ લાખ રૂપિયા ખર્ચ કરે સાહેબ ને તો એ શું કે છે ચૌદ વર્ષ મારી પાસે પાંચ ડોલર હતા અને તમને દાદા મળ્યા પછી મારી પાસે અત્યારે જબરજસ્ત ઉત્પન્ન થયું છે કે બધા એમાં ખર્ચો ઉત્પન્ન થયું સારું વાપરો થાય તો સારા કામ બે દેવ ને છોકરો એક છોકરા ને બે દેવ છે આવું લાભ ઉઠાવ આ લાભ જો એવું ખ્વાડતા આત્મા સમજ તો બીજી કઈ આવું ઠીક નહી પડે એમ પીડી કારણ કે સ્ટેપ બાય સ્ટેપ છે રસ્તો કેવો છે અને <hız> <came> <haz> જો તમે ડિસાઈડ નથી કર્યું તો નહી ભાઈ કરવું પડે કોઈ કહે છે રજા હોય તમારે કેવળ ચાર વર્ષે ભાઈ અમે આત્મજ્ઞાન નાખી આત્મ જ્ઞાન ની હું કે ચાર વર્ષ કુટા પછી સંકેત થઈ જશે હું કેવળ જ્ઞાન આપું છું લોકો મને પછી પસતું નથી સરકાર કેવળ જ્ઞાન જ નહિ આ કાર છે એક અવતાર છે એટલે ભાઈ જો આવજો તમે કઈ થી આ બધું યારી આપે ના કર્યા કરે પણ જો આપણે નિશય કરીએ તો નિશય સફળ થઇ જાય હવે કરવું જ છે એવું નક્કી તો સંજયમાં બાજી જાય તેમ છતાં પાસે એ પૂછશે ના બનવાનું નહીં એવું બોલે છે આવું ખોટી વાત છે બનવાનું એ બનતું હોય તો આપડે કહીએ કે આ તો આ ચાર જણ ગાડીઓ બનવા કે ચલાવો જે બનવાનું છે બનશે તો શું થશે ચલાવો પછી અથડે બનવાનું એ બનવું શું કહ્યું આપડે બધી ચાર રાખતા અથડે ભાઈ એ બનવાનું બને પછી અમારા કહીએ રોષ નહીં અને મારી લેટ ઉપાણી તોડવા જેવું કહ્યું મેં લેપારી આ છે સાધુ બાબા આવે ના ખાતા એટલે પહોંચવો પડ્યો આવો કયો પડ્યો એટલે પેલા ગભરાય ગયો શેરવટી કયા અતાર નથી દરેક અત્યારે મટી મટી જતી જે અતારું ના હોય ને પડે તો નાખી દેવા નહીં પૂરું અને ના હોય એના જે આપડે હિસાબ ના હોય ને આવે જ મારા છોકરા ઓફિસ કાઢી છે મારે ઉમેર થઈ ને પ્રજા પછી ઘર લો જુદું રાખે તમે સમજા ને પ્રજા એટલે આપડા ફાધર ને ખાધર ઘર મોટું છે એટલે બધી વસ્તી વધે ને એટલે બધા એવું લાગે નહી મોડું પણ અંદર ખાને બઉ પ્રેમ માનસ કરવું ફરી જાય અત્યારે તમે નોકાણ મંત્ર બોલો છો નહી બોલતા બોલવા છે નમો Namo ārijanta-namo-sati Namo Usthidhāna Namo āyajyāna āđarijam kone gosatam Namo āyariya, āyariya, āyariya kone gosatam āđarija āyariya āyariya, āyariya, āyariya, āyariya āđarija ne kose āđarija ne āđarija ne āđarija Nama aksa baya teta સાધુ થઇ ગયા બેસે એટલે બોલ મારે ભગવાન મહાવીર કઈશું કઈશું જોડાશે અને સાધુ કેમ કેવાય સાધુ થયા છે એવી ખાતરી શું થાય આપડે કહીએ કે સાહેબ આપ જે કોઈ મને ગમતી નથી વાત શું કે ત્યાં મળે તેના સુધી જે કાવ્યા રાગ થયા આપણને साधु थे अमरा करता तो त्याग करो ना बार ब्रह्मचारी रही ત્યાગ કરીને ત્યાગ ને ત્યાગ ને સંયમ ત્યાગ ને તો ત્યાગ તો બધા બધા બધા કોઈ ભગવાન ઉગડ્યા વાળા કરે બીજા ઉગડ્યા વાળા બધા સાધુઓ ત્યાગ કરે જ છે ને ત્યાગ સંયમ ને હોવું જોઈએ હા સંયમી લોકો નથી અને આ બાજુ પરીક્ષા સંયમી કોને કહેવાય કે જેને ખોશ માર માં આયો નો સંયમ છે શું છે કસાયો સંયમ એકદમ સંયમ કહેવાય શું આ તો ના થાય ખબર એટલે આ તો કોને કેવાય શું નામ તમારું તલકચંદ તલે તમે તો મારું આ બધું બગાડ્યું એટલે સમજે એનું એનું આતો જ એનું ફળ ધ્યાન ગતિજો અને તમે સંસાર રાખો કોઈ અવડું બોલે તારે તો એનું ફળ ધર્મ ધ્યાન અને તેનું ધ્યાન મનસુ ધ્યાન સાધુ સાધુ ની ત્યાગી કરે કે થઈ કે તેને આ ધ્યાન ના હોય શું કહે એટલે આંત કરે બસ તમે નિરંકર નિરંકર નિરાજાર નિરંકર નામ નામ શું હરિયંત સાહેબ આ ચોવીસ હરિહન છે એ ખરેખર હરિહન છે એ તો સિદ્ધ છે એ હરિયં છે જ ને જેને હરિહન ત્યાં લોકો માને છે ને આખું જઈને બધું કોમ્યુનિટી સાધુ બાધુ બધા સિદ્ધ થયા તો જે સીધ થયેલા આપડે કહીએ તો જે કણસ ગવર્નર થયેલો હોય ત્યારે કલેક્ટર કર્યા ના વાત છે ગવર્નર કલેક્ટર કર્યા ખરાબ ના આવે તેથી આ નૌકાર માત્ર ફરતો નહી નૌકાર માત્ર કેટલો સરસ ખરેખર સીધું કોણ જો ખરેખર નૌકાર માત્ર બધું હોય તો હરિહન સિમંદર સ્વામી સિમંદર સ્વામી અત્યારે ત્યાં છે ને દોઢ લાખ વર્ષ ની ઉમર છે દોઢ લાખ વર્ષની ઉમર છે તમે હમ નહી આમ અત્યારે નદી પાસે એ જો થાય શાંતિ ચડાય છે બહુ દર્શન કરશે જોડે વચ્ચે શ્રીમંદર સ્વામી મોટું જબરજસ્ત આ બાજુ કૃષ્ણ ભગવાન આ બાજુ મહાદેવજી નું મહાદેવજી નીચે ગણપતિ કૃષ્ણ ભગવાન નીચે અંબાજી માતાજી બધું આ બધું જયારે દર્શન કરશે લોકો ત્યારે કરે સમજ ને અને અંદર અંદર છે તે ચાર મૂર્તિ હોય છે શાંતિ હોય છે માણસ ને આમ કે આ તો આગળ કશું આવું કરીએ નહીં પણ મને તો એને રાની સગના દેલી કે આ નું વળને તેવી હતા રસ્તો કરો બિગિનિંગ થઈ ગયું આખો વળને તે બધા ધર્મ અપટ થઈ ગયા કામ થાય છે થાય છે આ કામ કામ થઈ ગયા અને આખી કરી કોને અપડટ કરીએ થાય સીધા થાય કે થાય આ બધી જોલું પડે આપણે અપડેટ કરવા પડે અપડેટ કરવા એટલે કે તે અપડેટ કરાવ્યા રહે આપણી પાસે હોવું જોઈએ આવવાથી પછી વાત આપ્યો હું આગળ